પૂજલ કર્યું છે પૂર્જ ના જે ભાગ ચાલ આત્મા પૂજલ ના ભેગા એ દોસ્તો થયો ઘણા તમે પોતે આજે કરતા બહુ યુવકો ઉદયકર્મ કરાવે છે ને વિચારો કરે એટલે નિર્દોષ છે ઉદયકર્મ કરાવે છે અત્યારે જે કાર્ય કરી રહ્યો છે એ ઉદયકર્મ કરાયો છે પછી ઉદયકર્મના આધારે મારી પાસે થોડી નવા જાગૃતિ મન છે એનું પ્રતિબંધ ચાલુ છે જાગૃતિ વધી જાય પ્રતિબંધ કવું પડે મારે પાંચસો સત્તર ડિગ્રી ના એ પદાર કઈ ગયો ભગવાન નહીં ભગવાન નું જગત થાય નાથ જ્ઞાન સ્વરૂપ નહીં દેખાડ્યું જ્ઞાનિક આત્ દેખાયું આ કારણ નહીં અત્યારના કારણે અત્યાર નવું ગરીબ પાછળ રાતે નવા પ્રકાર ભગવાન સંયમ ભગવાન શું કર્યું કસાયો ના સંયમ જેમ બાકી સંયમ બાળ છે એ તો લો થાય કહેવાય સાચો સિઝન ના છે સાચો થતો ભાઈ તો આશીર્વાદ આપે એવો કથાય આપણે ઢવાલ મારે પણ અહીંયા આશીર્વાદ આપે કે મને કંપથી ભણાયો કામથી મુક્ત થયું નિમિત્તે મુક્ત થયો મુક્ત ના ભગવાન રહ્યા હતા બીજો વેપાર કરી નથી ઊંધો વેપાર કરે કે મા થાય ઊંધો વેપાર મા થાય વેપાર થતો ના આવે સમજણ આવીલ છે આને જુખ માને આને આમાં રીતે કઢાઈ પર કઢાઈ કરે એમાં જ પોતે શાંતિ માને આ જ્ઞાન ભગવાન માણસ મારે ગાળ હોય મારે ભગવાન બધા કોણ માને મારું જોડિયાદાર થઈ જવા માટે અજ્ઞાની ભેગો થાય તો થાય એટલે નિમિત્તો મળે છે પણ ખપી શકતા નથી ને આપડી પોતાની નબળાઈ ને બી કઈ ખપાઈ નથી અત્યારે ઘરમાં આવનારી વસ્તુ રાખી અને ઘરમાં સહન કરવા પડે છે જ્યાં ત્યાં છત્ય આવ્યું ઉપવાસ લેવો હોય પણ આવે તો પેજિંગ થાય ને અમુક હોય કે બીજા એવું શું પડે બધું હા હા દાદા આપણા જ્ઞાન થી આપણા જ્ઞાન પછી એટલે છે એના આગળ બંધાવી રહ્યા આ દેને મન ને જવા જવાનું જ આપે મંત્ર સબ તો લેખાય મન મન સીટ ભઈ જાય મન મન ભઈ જાય છે નહીં બીજ કોઈ આ દેન તો દીક્ષા લેવાની દીક્ષા નાય દીક્ષા આપીને પાક પા દીને કોકલે કોકલે ભાઈતાનું તારાવાસી ભઈ સાહેબ ભદ્ર ભદ્ર કોણ વા કોણ વા કોઈ પ્રોગ્રામ નથી પ્રોગ્રામ નથી સૌરાવભાઈ સાહેબ સાથે આ અમૃત આપું છું અને કે પાડી આપણે કામ થી કે દીકરાને દીકરા સંડીલ એતો દે વોરનિંગ આરા બળવા નામનો કે liye agora to aahu kata rakhne hai ના હું તો આ જ્ઞાન જામ કર્યા જરૂર નહીં જ્ઞાન જ મારે વળવાનું જવું નઈ આ જ્ઞાન જ કામ કર્યા કરે યાદ સારું સંરક્ષ કોઈ કહેવાની જરૂર નહી તમને જે પકડે પલંગ જેસે ને પણ જેનમાં કરે તો બધું થઈ જાય તો પછી એ છે કે પછી એક વૈસનવ લોસ થાય એવું કે બાગા મ્યુસિપલ ડાયરેક્ટોરને પરમે ડાયરેક્ટ કરીયા પછી કે કટાયા જ રહે મિરકલે તેમ પણ નહીં કટાય નહીં કટાય રહી કટાય વીતરાગન કટાય પણ અમુક અમસી કચાય હોય એટલે ખબર ના પડે કે થઈ રહ્યા ખાલી થઈ ગયું ઘર ના થાય બરોબર છૂટું બરોબર દેખાયું દેખાય છે એવું દેખાય ગાળો આપનારો જુદો છે એવું દેખાય એ પણ દેખાય તે દેખાય કોણ દેનાર દેખાય એટલે પછી છે મને લાગે વળગે નહીં એમ મળી જાય મળી ગયા દેવા દેવા ને ત્યાં ગયા હોય ને હમ આવ ઘરે ના ઓહ આברוપતિ પડી ગઈ છે આબુ હતી કે ના આ તો રસ્તાઓમાં રોડપુત્ર લે હે હી હાઈ અહીંયા હતા જો ગોબે ભાઈ ના રે માર મત મને જીત ના રે ખ્યાલ નો તારે મજો નથી જાય મજો ને રાજી બીજી આ જવાબ ઠીક આટકેટ રેયા પર આટિયે કે મેં વાંચ્યું મારા પર ઓ પસાર હોમ કે જે છે કે જે નહી હોય છે એટલે ધ્યાન દેખા દેને માટે આગળ કહી રહ્યા હૈ હૈં તો ખોલ સખો ભગવાન ના માર્ગ ઉપર એવું આવશે મારી ના માર્ગ ને I can't believe it. So, can I say something like that? I can't believe it. I can't believe it. I can't believe it. નિમિત્તે ને <laughs> <laughs> <laughs> <laughs> <laughs> તમારે બારે શું કરો આવી ગયો મારે ચાર્જ જ થઈ ગયો પેલા એમની પાસેથી લીધેલું હા મારી નાખે તો તૈયાર થઈ જાય એટલું બધું એમ છે are you talking to me you are at are you by me you are your name happy men અનુભવ થશે તમે શું તે કરે પદ્ધતિ તમારી પાસે આવ્યા પછી તમારી પાસે આવ્યા પછી નઈ આવ્યા પછી હું કાલે ચિંતા વિચારી મારો ખબર પડશે મારા પાછલા જન્મ મને ખબર પડશે આપડે તો એવું જોઈ શકીએ છીએ પણ હું શું કઉ છું કે પરીક્ષા આપી છે ને હમણાં અત્યારે પરીક્ષા આપી એમને હમણાં પરીક્ષા આપી છે ના ભાઈ નથી આપ્યો તમારો મોડ કયો તો આપણે પાંચ બહેનો આપી દે ને? પાત્રોલા તમારે બહાર તોડા ભગવાન ક્યાં તારીખ જ નથી બાર ચર તો થયો પણ મને આપ્યા જ આવ્યા એ બધાને સાદી હજાર પાછળ આપ્યો હતો એટલે હું જાણતો જીતા મે પૈસા છે બધી સવાલ પૈસા નથી ગુસ્સા થયું કે આ ખર્ચો છે પચાસ પચીસ રૂપિયા નું એ આ રાખીને જે તમે ભાઈ ને ખીરા અને આ થતો એમની પણ વેરા વેરા રસ્તા રેલવે સ્ટેશન થી ઘેર બધી વેર વેર કરી પડતું મન પો છે વિચારે મન મન હંી જાય હવે આપણે એટલે મન છે એટલે થોડી લોટ છોડવો પડશે ભગવાને લોટ ભોગવા માટે થયું છે હા એ પણ નાખી દે પછી મન મન માંડી દે છે તો નાખી દેવા માંડ્યા એટલે આપણે હર્કે શકીએ ભવના સીધું ભગના સીધું છું થોડું આ મન નો જવાબ આપડે હર્કે લોકો બાપ નિરા છે ના સાથે છે લક્ષ્મી ના સાથે હોય છે પોતાના કપડું પોતાનું પોતાને એનાથી વાપર્યું પોતાના ઘરના પૈસા ને જેને સિંધિત માત્ર એક વાર જોઈએ દાદા પ્રમાણે નમસ્કાર કર્યો જીવનમાં કેવી આઝાદી આવી આઝાદી બને નહીં કે બની છે તો નહીં નમસ્કાર કર્યો શું કહ્યું નાખા ત્યા છે હીરા નાખાતે લક્ષ્મી નાખવા ડબલે નાખ્યા જેને પોતે પોતાના માટે એક વાર પૂછી નીકળ્યું પોતાના કપડા છે તે પોતાના કરે ભાઈ દાદા ભગવાન સ્વરૂપ કેવું પોતાની પાસે સત્તા હોવા છતાં પોતાના બીજા પોતાના ત્યારે બધા દાદા ભગવાન અત્યારે ના ગમે ખોર ખીચડી ખોરે જીવાની ના ગમે જાગૃતિ શું કરે ત્યાં પણ આપે બરોબર સીધો છે મન બુદ્ધિ ચિત્ત બધું બહુ સુપર રહે છે ના લાભો છે નુકસાન કરવું છે ત્યારે મને જે લાભ થાય ને એના હિસાબે કંપની નું કામ બહુ રેગ્યુલર મને તો અવશ્ય લાભ એ આપડે નહીં જોવા કમ્પ્લેન લાભ થશે ત્યારે ખરો ખરો આગળ ગયા છે બરોબર કંપની નો લાભ થશે ત્યારે ખરો ઉદય આવ્યો છૂટ ની ગાડી માં રહેવા થઈ શકે બે દર પંદર થતું છે મુંબઈ જવાનું છે એ આ જો જે ચ પુને હાર મા મનમાં મુંબઈ જઈશું મુંબઈ જઈશું તમે એવું લખતું હિન્દુ તમે દુનિયા ને મરી જવાનું એવું લાગતું બરોબર શનિવાર ની બાજુ ચાલુ થઈ જાય વ્યવસ્થિત છે એ ગંત અબિને બાર બાર ક્યાં છે હો આનંદ થાય હો હો થાય ત્યારે 5 વાગે હું નીકળી જઉં બરાબર હવે આ બસ હવે બસ હવે જઈને ક્યાંક કોઈ આ છે એમ કે પણ નહી ગોળ હતી પણ નેક સા આ મુરાદને ના ક ઘર બીજો વિચાર ના આવે કમાયા નથી તારે કયા ઉતરી જાય છે એકદમ મળી ગયા નથી મને જાગૃતિનો પ્રયત્ન કર્યો નહિ રાતે આવે ને તો ચાલો સારું કુદરતી તલા એમાં કોઈ ગેરસમજ ના થાય આ તમે ફીટ કરી આપો કે આનો નામ કેવાય આ ઉતરી ગયું તો પછી એ સારું કે આ ચડશે કેટલો ચડશે તો આ તો આ તો કટકટ ચડવાનું છે એટલે વિર વૈવટી બહુ સુંદર છે આમાં આ તાયોમાં પાતો તે તમારાતેરો ગામ આપની કૃપા છે એટલે હા કજો ગયો પાછે બીજું બહુ આવડે ખરે નથી પ્રસન્ન બહુ જાય મહેશભાઈ પ્રસન્ન બહુ જાય મહેશભાઈ મહેશભાઈ પ્રસન્નતા દેખાયા બે નુકાન થાય નુકસાન થાય સમજુ માં ઉપર થી માથું બોલવું કરે તો લગન કરવા પછી આ કે છે મને બારગ નહીં જોઈએ કાય નહીં જોઈએ ઓ કેમ જાલે એટલે જે લગન થયા પછી કે છે લગન થયા પછી તો મેરેજ કરે સાહેબ તે જ ના થતા હે ઇટ ઇઝ ઓકે તો ભાગ્ય છે કોણ એ કોણ દેના આજુબાજુ કોણ ને એ કુછ આપને બરાબર રહા હોને બજે અંદર ટાઈમ હે આપણને ના કે આપણે આનું ન શકતા સક્યા વિજ્ઞાનમાં આય તો બરોબર છે એ બરોબર છે તમારી પાસે એકદમ સાચી છે નહી કોઈ કહે જે મત ન આવે બનમાં આ બધું કાઈ ન કે ને આપણે એ સાચી છે શાંતિ કરી દેજો दादा એક એક વાતમાં અધિપરણ મતalak થઈ જાય છે દેવના મતalak થઈ જાય છે એક નથી થતા એ તો હું કરી चंदુ મત હું એક થાય થા હા આને પણ એમની ઈચ્છા છે કે નઈ નથી ઈચ્છા એમને એમ કેવું છે ચાલે કઈ મત અલગ થાય કે તું તારા સિદ્ધાંત નથી છોડતી તું દાદા ના સિદ્ધાંત જ છે નહી મારું કઈ બે તરફ રાગે પડી જશે અને ચાલે ખબર જોઈ ને ગમતી જબરજસ્તી ના થવાની કે જ ચાલે તારે દ્રષ્ટિ ની ક્યાં થાય દ્રષ્ટિ થઈ જાય દાદાજી થયું પડે આ તો તારા જ્ઞાન ક્યાંથી જેવું થાય એ લીમિત થઈ છે જીવન હારી જીવ તો તૈયાર કરું આવું થઈ જતી મુસાતું માણસે ના માની કઈ જુનેગારી કે હું કરું કેવું હોવ આમસ્ત સત્તર ડિગ્રી છે ડિગ્રી છે મોરજી ગુજરાત માં થોડા જાણ માં પણ આ પડશે આપડે એ લોકો ને મુશ્કેલી મૂકી જાય કે ભાઈ આ સુધાર્થ માં શું કહે છે આપણે અંદર કરવી નહીં એટલે મુશ્કેલી મૂકી જાય ને આપણે દાદા પાછા એટલે આપડે એમની પાછા પૂરી ગયા નથી એમની ભાથા જાણતું નથી કેવી છે અને આ ભગવાન ની શુદ્ધ ભાષા છે કઈ છે આ ભગવાન ની શુદ્ધ ભાષા છે એટલે પધલભું થાય જો મારી આજ્ઞા પાસે એ જ પધલ ના થાય સર્વ સમાધાન છે સર્વ સમાધાન એની ટાઈમ એની સંજોગો માં પણ આ સમાધાન આપે એવું જ્ઞાન છે માટે અમારી આજ્ઞા અપાવ્યો પહેલી છે આજ્ઞા છે તમે સમજાઈ દઉં છું આજ્ઞા અને નિરંતર સમાજની વાત એવું આ જ્ઞાન છે સંસારમાં રહેવા સાથે વૈરી જોડવા સાથે રહેવા સાથે વેપાર ધંધા કરવા સાથે પણ નિરંતર સમાજની વાત એવું આ જ્ઞાન છે માટે અજાયબી છે વિજ્ઞાન છે અલગ વિજ્ઞાન છે જ્ઞાન છે વિજ્ઞાન છે અને પોતે જાતે કરી લેવું તમારે કઈ કરવાનું સમાજમાં જે આજ્ઞા ઉત્પાદવાની વિજ્ઞાન બધું જ્ઞાન બધા છે અંદર બધું જ બધું વિજ્ઞાન <laughs> પણ જે કાયમ ચેપો ના મારવો પડે એવો ખુલાસો શું કહ્યું અને આટલું જ્ઞાન કાયમ નો ચેપો ના પડે એક શબ્દો પર ચેપો ના મારવો પડે એવું જ્ઞાન બાય રિલેટિવ રિફાઇન ટુ આર બુધી બાઈ અને બાય રીઅલ વે ફાઈન ટુ આર સદ ધાર બાય ઇરેટિવ વે ઉપાઈ ટુ આર હસબન્ડ ઓફ ધ રાઈટ યાર સાદર ઓફ ધ સન યાર સન ઓફ ધ ફારે બાય રિલેટિવ ઇન ફાઈન નોટ બાય રીઅલ વે ફાઈન યાર ડિનેસ મેન વી આર સચલી મજુરીંગ ટુ ઇન ફાઈન નોટ બાય રીઅલ વે બાય રિલે રીફાઈન ટુ આર ઓન્લી સિત ધાત ખબર નથી ભણવાનું જ નથી ચાલો તમે આવી ગયા તમારું નામ એટલે આ તમે આ વ્યવહાર થી મોજુ અને ખરી રીતે વિષય થી તમે શું જ ગાય ને વ્યવહાર માં શું કે છે એ લોકો ને ખબર ના હોય ભગવાન એટલે પોતે ક્રાંતિ ની ભાષામાં વાતો કરે આ ગાય ને ભાઈ રિલેટી ગાય છે રિયલ વિપાઈન શું આ બે આજ્ઞા સમજ મેં આજ્ઞા બે આપી આ રીતે જોવાની શિક્ષણ રાખજો અત્યાર સુધી તો એક જ દિવસ થી જોયું આ સીટ આપવાનું અને પોતે આમ જ માનતો કે હું આ બે આ બે હું પોતે છું દેહ ને જ આત્મા માને શું છું દેહ ને પોતાની જાતને માને આ નથી આત્મા આત્મા જુદોત્મા છો અને આ દેહ હતો એટલે આ બે આજ્ઞા પાડવાની ઇલેક્ટિવ સવાર માં નીકળો તો તમારે હેન્ડલ મારવું પડે નવું કર્યું ને એટલે હેન્ડલ મારવું પડે તમારે જોતા જોતા અભ્યાસ જોતા જોતા જોવું આખે બધું રિલેટિવ દેખાશે સમજે જોતા જોવા પતિ દેખાયા જ કરે સમજો ને જેમ છે એમ જ કેવું છે આપડે કઈ ગપુ મારવું નથી અને આપણે જેમ જેમ જેમ ખેતીમાંથી ડાબરીમાં હીરો દેખાડ્યો હોય અને પછી વાસી બીજેલું હોય કે હીરો છે એ આપણા લક્ષ્મ ના જાય તમે જોઈ રહ્યું બુદ્ધિ થી દેખાઈન કેવા શું આ વ્યવહાર બધો રિલેટીવિપાઈન અને વિશે હવે અત્યાર સુધી આ વ્યવહાર ના પણ હવે અઘરું લાગતું નથી ને એ સવાર થાય ખાસ થાય તમે ત્યાં આગળ રીતે અના પાણી